હવે શ્રી કૃષ્ણ ના દર્શન પ્રાણ નીકળવાની તૈયારી શ્રી કૃષ્ણ વિયોગર એમને આશય તેથી મથુરામાં જવાના છે યશોદાજી ના હૃદયમાં પ્રવેશ કરી શ્રી કૃષ્ણ ભગવાન શ્રી અંગમાં સુગંધ માંડલિક સ્નાન કરાવે છે યશોદા મહિના આજે બાળકૃષ્ણ નું શરીર નો શૃંગાર કરવામાં બાળકૃષ્ણ ને શૃંગારે છે ત્યારે આંખ માં આ મનો અન્મુકડું બને ક્યારે ત્યારે લાલા ને દુઃખ થ બંધ કરીને એકાંત માં દીકતા મળી છે સખીઓ સાથે શ્રી રાજાજી પણ છ સાત વર્ષ ની અવસ્થા છે બહુ સાદું સંઘાન છે મથુરા જવાના છે તે સામે શ્રી રાજાજી ને મૂર્છાયટલી ગોપીઓ શ્રી રાજાજી ની સેવામાં કેટલી ગોપીઓ રથ ઘેરીને ઉભી છે કેટલી ગોપીઓ અક્રૂર સાથે વાતો કરે છે અક્રૂર તમે કેમ આવ્યા છો અમારું ગોકુલ દાળ ગુજર કરવા આવ્યા તારા ઘી આવીને તારું હલકા જે કામ હશે કૃષ્ણ વિરોગ માં તું કેમ વિયોગ જયારે દયા નથી શ્રી કૃષ્ણ ને લઈ નહીં વાંધું કેવી રીતે કે તારું કોણ મારે એવું લાગે છે મથુરાની સ્ત્રીઓ એવી સેવા કરશે શ્રી કૃષ્ણ છું કશું જાણતી નથી સેવા કેવી રીતે કરવી મને ત્યાર નથી બધું પાદળ કૃષ્ણ કૃષ્ણ કીર્તન કરતી રડવાની સ્ત્રીઓ એવી સેવા કરશે મો પ્રેમ નો રણ કોણ કર્યું છે શ્રી કૃષ્ણ રામ ને ભોજન કરાવ્યું શ્રી કૃષ્ણ બગરાજી શ્રી રાજાજી ના કાન માં કહ્યું છે શ્રી રાધે હું અને હું આપણે બંને એક જ શ્રી રાધા એજ શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ એજ શ્રી રાધા શું આપ શ્રી રાજાજી ને રાજી કરવા માટે હું વાસરી વગાડતીઓને તારીઓને રાજી કરવા માટે શ્રી રાઘુ તને આ વાસરજી ના હાથમાં વાસણી આપે છે શ્રી રાઘુજી ના કાન માં કહ્યું છે અરે હું આશળી નહી વગાડું અરુબી હું શંખ વગાડી શ્રી રા જયારે વાસુળી વગાડીશ ત્યારે હું દોડતો દોડતો તને મળવા મારા પ્રાણ રાજાજી આશ્વાસન આપ્યું છે મારા પ્રયાણ માં અક્ષર કોણ થશે રડે આજ્ઞા છે હું આવવાનો છું આંખ ના આસુને મારો નિયમ છે માખણ મિશ્રી કર્યા વિના પાણી પીઠું નથી તૈયાર રાખી મારા બેઠકો માખણ હારું તમે જયારે સાયનકાળે આવો છો ત્યારે હું આરતી કરું આરતી ના સમયે બે મિનિટ મારા ઘેરા તિલક ગુપ્તીઓને સમજાવીને શ્રી કૃષ્ણ બલરામ રથમાં બેરા શ્રી કૃષ્ણ ના દર્શન કરતા ગોપી થાય પ્રાણ ગોકુળ જ સ્ત્રીષ્ણ વિષકસ વિસૃજ્ય લજ્જાસ્ણ શુંસુણ એ પ્રાણી વ્યાપુ થયા છે અકૃર બોલે બે મિનિટ મને દર્શન કર્યા છે મારે જોડી વાતો કરવી છે પાછળ પાછળ રૂપિયો માનો લાડી કો કઈ હો જાય સ્વાદ સ્વીકાર પડ્યા લાડી જા એમી કો ઉત્તર થી માન એ લોકો ને સ્વીકાર હું હા એ હો જાય લે હું હો જાય લે હું હોશ થી કયો છે એ લોકો પાસ રેડી ટુ હે ટુ રફા જન પટ્ટી એકા તો યાર ક મથુરા માં જવાની ઈચ્છા થઈ છે તારી ઈચ્છા એજ મારી તારું સુખ એજ મારું સુખ બહુ શાંતિ રડવામાં અતિ સુખ છે પરમાત્મા ના માટે રડે ત્યારે અંત તને કઈ થવાનું હોય તું બધું મને ગમે ત્યારે આનંદ માણસ મેં જે પ્રેમ કર્યો છે કોઈ શુદ્ધવા માટે પ્રેમ કર્યો છે પરંતુ મોટો મારો કમિયો નાખવાટકરે માખણ મિશ્રી આપેલું અછણ મિશ્રી બાળકૃષ્ણ ને વારંવાર લોકો વાતો કરે છે મેં તને ગૌરા તારી એક્યું લાલુ બહુ રટ્યો શ્રી કૃષ્ણ માંથી આશુ લોકો કઈ બોલે છે તું સાંભળીશ મા હું તારું દીકરો હું જગત ને કહીશ એ શું ના માનો દીકરો સાંભળીશ નહી તારો દીકરો થયો તું મારી મા ના ચરણ માં બાકી મારી લાલા ને ઉઠાલ ચાલુ છે શ્રીકૃષ્ણના સ્વરૂપો પ્રગટ થયા પ્રત્યેક ગોપી નો એવો અનુભવ થયો મારા માટે રથવાથી નીચે ઉઠી ગોપી ના કાન માં કયું છે તારા ઘર માં મને છુપાવી રહી શકતો નથી શ્રી કૃષ્ણ કહીશ નઈ કે હું તારા ઘરમાં પ્રત્યે ગોપી ને એવો અનુભવ કરાવ ગૃપ્યો ને અંતરંગમાં સંયોગ છે બહિરંગમાં એવું લાગે છે મારા ઘરમાં સતત મારું ધ્યાન મારા સ્વરૂપ ને પ્રાપ્ત થાય આ ગોપિયો છેલ્લો જન્મ જીવ નો સ્વભાવ છે ધ્યાન કરતી તન્મય બને છે એવું લાગે છે મારા ઘરમાં જ છે મારી સાથે અંતરંગમાં સંયોગ છે શ્રી કૃષ્ણ નિષ્ઠુર નથી રથના પાછળ પાછળ દોરતી આવી છે એટલા શ્રી કૃષ્ણ ના સ્વરૂપે કરે ગોપી ના ઘેરજી આશીર્વાદ છે શ્રી કૃષ્ણ બગરામ વ્રથ માં અક્રુજી ને કહ્યું છે મારે બે અહિયાં મારા બાબા નું અહિયાં મુક્જી એ બહુ આગ્રહ કર્યો મારું ઘર પવિત્ર કરો શ્રી કૃષ્ણ બલરામ ને હું લઈ આવ્યો મથુરા ના બહાર બગીચામાં મુક્ કાલે તમને મળવા આવ્યો છે મંદ્યા છે કંસ રાજયો છે શ્રી કૃષ્ણ બલરામ ની પ્રતીક્ષા કરતા હતા શ્રી કૃષ્ણ બલરામ આવ્યા છે આનંદ ચક્રો નહી બાળકૃષ્ણ ને ધોધ માં લીધો યશુદામાએ બાળા ને ભાવે એવી સુંદર સામગ્રી સાથે મોકલી વાલ બાળ મિત્રો સાથે ભોજન કરવા બેઠા છે ભોજન ના સમય યસુરામાં યાદ આવે ભગવાન ની ભક્તિ એવી રીતે કરો કોઈ દિવસ ભગવાન તમને યાદ કરે ઈશ્વર નું સ્મરણ કરે એ તો સાધારણ ભક્તિ છે પરમાત્મા સાથે સમજ્યા આઠ બે દિવસ પછી જવાનું આજે લાલા ને ખાધું નથી મારી માએ મને બહુ જમાડ્યું છે મને રેખા બધાને મથુરા જોવાની બહુ ઈચ્છા છે વાલ વાઘ મિત્ર શ્રી કૃષ્ણ ને પેછે મથુરા જોવા નંદ બાસે આવ્યા છે નંદજી એ શિખા પણ આપી છે આ રાજાની તમે ગયોપુરમાં કૃષ્ણ નાનકી જાય બોલો છો અહિયાં આવું બોલવું કદાચ કોઈ ને ખોટું લાગશે અહિયાં તો કૌશ મહારાજ હોય છે મથુરામાં પ્રવેશ કરે છે મોટો દરવાજો દ્વાર માં જ્યાં પ્રવેશ કર્યો બાળકો ભૂલી ગયા છે કણું બહુ પ્રેમ કરે અમને બહુ આપે છે અમે તો લાલા ને કશું આપતા નથી બાળકો પ્રેમ છે લાલાજી જય બોલ મથુરા ના દ્વાર માં જ્યાં પ્રવેશ કર્યો બધા બાળકો કૃષ્ણ શ્રી કૃષ્ણ બલરામ નો જય જય કાર કરવા લાગ્યા શબ્દ માથુ સ્ત્રીઓના કાને ગયો પડતું દર્શન કરવા માર્ગથી જાય છે રામાવતાર નો જીવ છે શ્રી સીતા કરી શ્રી સીતાર નિંદા કરી નથી શ્રી કૃષ્ણ ને સજા કરી રામ સજ્જન દુર્જન સર્વ સાથે સરળ છે દુર્જન સાથે ધોબી ના કપડા લઈ જાય છે સાથે મોકલો છે બહુ ઘમંડી છે અક્કર માં ચાલતો હોય પ્રભુએ કહ્યું છે દાદા તમે બહુ કપડા લઈ જાઓ છો થોડાક મને મારા મિત્ર ને આપશો ધ્રોબી ને બહુ ખોટું લાગ્યું ક્રોધ કરે છે તમારા બાપ દાદા એ કોઈ દિવસ આવા કપડા જોયા નથી પકડીને લઈ જશું હું બી ક્રોધ માં આવે લાગ્યો બલરામજી ઠીક લાગ્યું નહીં બગરાનજી એ છે કે નૈયા મરણ કાળને સન્ની પાઠ થાય માનવ જે અંગથી વધારે પાપ કરે છે અંતકાળમાં એ જ અંગને દોધી ના છાતી માં મારતા નથી શ્રી કૃષ્ણ મિત્રો ને સમજાવે છે આ કપડા બાળકો છોડા ખભરાયા કન્યાનંદ બાવા એ કહ્યું છે તોફાન કરવાનું નહીં માર્ગ માં તો મારી નાખ્યો તને જે ચોરી કરવાની આદત પડી છે તે હજુ તારી છૂપથી કપડા લો શ્રી કૃષ્ણ સમજાય છે ચોરી કરતો નથી આ બધું મારું છે હું માલિક છું કે તને તું માલિક છું કે હું જ માલિક પછી ખબર માપ જ થઈ જાય છે જરાય નાનો નહીં કે જરાય મોટું જેની નો દુઃખદ કવડા ગરીબ જવાનો ના બાળકો છે કોઈ દિવસ આવા કપડા જોયેલા પણ કનૈયા તું બહુ મારું અપમાન કરે છે મિત્રો ને સુંદર કપડા આપ્યા છે પછી પ્રવું એ ધારણ કર્યું રાજમાન ગચરી જાય છે કૌશનિ દાસી પૂર જોવા મળે અથવ રાજયમ ગૃહ કૌશની દાસી કુપજા ચંદન નો કઠોળ લઈને જાણ ચંદન મારે છે કુબજા એ ચંદન આપ્યું છે ચંદન ને વંદન હૃદય ને પગ રાખ્યો છે એના હડપસી ને પકડીને બે ત્રણ વાર હલાવે જે આચકો માર્યો એના ત્રણ કુંબળ ક્યાં ગયા છે ખબર પડીને સરળ થઈ બુદ્ધિ વાકી છે એની આંખ વાકી એનું મન વાકું એનું જીવન વાકવું છે બુદ્ધિ કૌશ સેવા કરે તો વાકી થાય બુદ્ધિ શ્રી કૃષ્ણ ના સન્મુખ ઉભીરે સરળ જે સ્ત્રી પિતા અને પતિ બે ને છોડીને રખડે છે એની દુર્દશા થાય માર્ગ માં પંચ વિશે જબરદસ્તી પતિ થવા આવે છે બુદ્ધિ નું લગ્ન પરમાત્મા સાથે ન થાય ત્યાં સુધી આ બુદ્ધિ ને કોઈ સંત ની સેવા મળે સદગુરુ બુદ્ધિ ના પિતા છે અને શ્રી કૃષ્ણ બુદ્ધિ પતિ છે બુદ્ધિ બહુ સ્વતંત્ર થઈને ફરે તો પતન થાય ભગવાન ના સન્મુખ આવે છે ત્યારે મંડપ દેખાયો ધનુષ સ્થાપના કરી છે બ્રાહ્મણો શત્રુને મારવા માટે શ્રી કૃષ્ણ સ્વરૂપ એવું મંગલમય હતો બધા જોતા જ રહ્યા છે અંદર પ્રવેશ કર્યો ધનુષ ઉઠાવ્યું છે બે ટુકડા બ્રાહ્મણો ઘબડાયા હવે યજમાન નું કઈક થશે એવું લાગેલું છે યજ્ઞ પૂરો થાય તો શત્રુ મરે યજ્ઞ અધૂરો રહે તો યજમાન મરે હવે યજ્ઞ અધૂરો રહેશે બધા લોકો એમના પાછળ પાગલ થયા છે બધા ના ઘર માં એમની જ વાતો ચાલે પૂજા ને સરળ કરી નાખ્યો તમારું ધનુષો બ્રાહ્મણો એવું બોલે છે તમારું એક થવાનું છે ભાડો આપે પાટી નો સ્વભાવ અંતિરિયલ થાય ક્રોધ કર્યો ગમે તેમ બોલવા લાગ્યો સેવકો સમજી ગયા એના મુખ ઉપર મૃત્યુ છાયા પડી મારા ઘરમાં ઘણા લોકો મને મળ્યા બધા મને તાકી તાકીને જુએ બધાએ મને એક જ પ્રશ્ન પૂછ્યો તો કોનો દીકરો કોનો દીકરો બાબા મેં બધાને કહ્યું છે ંદજી કહ્યું છે બેટા કોઈ પૂછે તો ન દીકરો મારું જ નામ લેવાનું મારું નામ લેવાની બહુ જરૂરી હું તમારો દીકરો તેથી મને આ કપડા મિત્રો ને પણ કપડાં મનજી એ વિચાર કર્યો મથુરાના યાદવો સાથે મારો વ્યવહાર છે એમના એ લગ્ન હોય બાળક નો જન્મ થાય આ સુધી આપ્યું છે મારો કનૈયો છે રાજા ને રાત્રે જીતરા ઉઠે ખરાબ સ્વપ્ન દેખાડે બહુ ગભરાય છે બોલાવે છે જલ્દી કરવા મારા કાર્ય જલ્દી ચાલ ન આશ્ચર્ય થયું મને કેમ ભૂલાયું નંદ આવા જાય છે શ્રી કૃષ્ણ પર સમજાવે છે આજે મોટો રાજાઓ નો પરિવાર છે સમજાવે છે બાબા હું તોફાન નહીં કરું આ મથુરાના લોકો જ બહુ તોફાની અમે ગોકુલ માં રહીએ ગામડા માં રહીએ આ લોકો અમારું અપમાન કરે છે મારા મિત્રો મને બહુ કરે તો કોઈ ત્રાસ આપે તો આજે ઠેકાણ પાડ્યો તમે જાઓ ધમજી ગયા છે કંસ રાજાને કર આપે છે શ્રી કૃષ્ણ બલરામ બાલ બાલ મિત્રો સાથે નીકળ્યા છે ઋષિઓ બેઠા હતા એમને એવું થયું પ્રાત કાલમાં પરબ્રહ્મ નું ધ્યાન કરતા અમે ગાયત્રી મંત્ર નો જપ કરીએ પર બ્રહ્મ શ્રી કૃષ્ણ પરમાત્મા દેખાયા છે આજ મારો કાળ છે મને મારી નાખશે